મારું સુખ પ્રાપ્ત થાય તું આ વિજ્ઞાન માં કહે ને તું ભૂલવાડે પડી શકે અને ભગવાન તો તમારું સ્વરૂપ તમે પોતે જ પણ આ તો તમારી ભૂલ શેગી છે અને અહંકાર ઉભો થઈ ગયો છે અને આ અંકાર રમ્યા કરે છે ભગવાન પ્રકાશ આપે છે પ્રકાશ આપ નિરંતર દરેક જીવ ને જીવ એમાં પ્રકાશ માં રમ્યા કરે છે તે તારી જવાબદારી પડે છે તારું જ પ્રોજેક્ટન છે કોનું છે આ પ્રોજેકશન કોનું છે સારું જ પ્રોજેકશન છે સમજી જવાનું કે અહિયાં આગળ આ દુનિયામાં હું છે મારે આપડે કે તું રાજા છે રાજા થઈ ને ફરવું રાજા સે ફરવું એટલે બે ધાડો આપી જાય ની ખબર ના હોય પેલો નું હોય પણ આવ્યો એટલે આપડે ગમે કહી દેવાનું ફરી આલવું પડઘા છે પડઘો પેલો હોય કે અવાજ પેલો હોય કોઈ આપેલો હોય તે જ આવે ને આપેલો હશે તે આપતું હશે ને દુઃખ આપેલું તે જ આવે અને સુખ આપેલું તે આવે શું કહીએ છીએ કે જો તમને સુખ જોઈતું હોય સુખ જ જોઈતું હોય આ ભૌતિક સુખો ભૌતિક સુખ એટલે કલ્પિત સુખ સાચું સુખ નહિ પણ સુખ જ જોયતું આવું કલ્પિત કલ્પિત તો સુખ આપો લોકોને દુઃખ જોયું આપો મારે આ બધું જ પડશે ગપ્પા કેમ તમને લાગે ગપું થાય અને તો નિવેડો આવે આપડે પાડ પાડ દઈ શકાય એવું છે આ તો ગુચવાડો લો આપડે જે પ્રતિક્રમણ કરીએ છીએ ને જે કોઈ પણ ભૂલો થઈ પ્રતિક્રમણ થઈ ગયા પ્રતિક્રમણ જે કરીએ છીએ ભૂલો થયો હોય એનું એ તમારી આજીમાં કરીએ તો તમારી હાજરીમાં પ્રતિક એટલે અતિકમણ કર્યું એટલે ધોઈ નાખો ના પણ ખાઈ બઉ ચીકણી હોય બધા બેઠા તમે કોઈ અતિક્રમણ કરતું નથી વાતો બધું કરે ખાય રાખો તારો એમાંથી અમારે કઈ દુઃખ થાય કે લોકો આશીર્વે જયા કરે આશી રાતું છે એ અતિક્રમણ મનમાં વિચાર અવરો કર્યો તો અતિક્રમણ તો એનું કરો તોય ના કરું ખોટું કે છે અતિક્રમણ સંભો થયો છે એમનું પ્રતિક્રમણ કઈ રીતે કરે એટલે જલ્દી કઈ રીતે જલ્દી કેવી રીતે નિકાલ કરવો જલ્દી કે એવું છે નઈ જોઈએ હા શરીર કઈ સ્વાફ હોય એકદમ આમ તો બધું ખાઈ જાય થઈ ગયા હોય આ દુનિયામાં ના હોય તો એનું પ્રતિકરણ કરવું પડે માણસ ની ભૂલ થઈ ગઈ હોય અને આ દુનિયામાં ના હોય કલમ સુધી પ્રતિકરણ કરાય કેવી રીતે આપડે બોલીએ છીએ હા બોલાય આપડે માનો ને ચંદુડા આપડે ઝઘડા થયા હોય ચંદુડા લડી ગયા તો આપડે એ બે માયા મળશે ભાવત ન છે કેવા મોકેલ ગમે તરી મળવાનું છે આપડે સુધારમા પણ જાય એટલે બધું મળ્યા પછી થાય અગત્યની વસ્તુ છે આપણે ઘર અગત્ય પ્રતિવર્ષો દસ થાય છે અને પેલું નવ કલમો છે ત્રિ ત્રણ સાઈડ તો તમે બે વર્ષથી કેસ મળ્યા ત્યાર પછી પડી હા બેટા છીએ એમ કે પેલા મારે ત્રણ સાઈઝું આ કરવાનું અને પેલો પહેર છે નવ કર્મો એટલા માટે નવકર્મ ઉદું જોઈ લેન કેવા દોસ્તો ભાર હોય કે ઘણા અવતારો સુધી ચાલે અવતારો બહુ લેવા પણ એવા પર્યાય બરોબર ઘણા અવતાર અહંકાર નહિ લાગે અહંકાર દરેક અવતાર લોટા બનાવવાની લો આપડે ચારે ચાદ કરાય મરસાણ ઉકાઈ જાય આપડો બધો દકલો ભેગો થાય ભેગું કરી પછી બે ચાર ઉદા પડે બધા રાજા જયારે હાલ ઢકલો અટકાય છે કે ના આવશે કાંક નહી છે એટલે અમા કઈ જોગીયા નાખે જોગ્યા તો આપવાનું મય આપવા આપવાય તૂટે નહીં બધી એ જે તમે કહો છો મુઠ્ઠી ના છૂટે એ તો એ તો જન્મો નો કોઠીમાં ભરેલું એ જ આવે ને એ તો એમ કે આગળના વખત નું ભરેલું ભરેલો માલ બધો આવે ને એમાં તો પછી ભરેલા માલ ને પણ આપડે શું કરવાનું ભરેલો માલ ભરેલો જ દીકરે પણ આપડે કેવાનું ઘરે આવું તમે કર્યું આવું તમેદા કર્યું તમે શું આ તો હાલ કે લાયકાત કેવાય આપડે ઉભા ભરવાનું તારે લોગ થી આપડે છૂટીએ લોભને વગો પેલા લોભ ને વગાણે કેટલા કોઈ નાખે ચાલે ચાલે પછી એને મન બદલાઈ જાય પછી ચાલે બધું બધામાં લો ખાવા પીવા માં કપડા શાક લેવા જાય ને હિન્દુસ્તાની પછી દુકાલું બરોબર અમે લોકો અમારું બધું ઉડી ગયું પડ્યા હતા મંદિર માં આપણું નીકળે નહિ એટલે ખર્ચીને એટલે નહીં ખર્ચેલ મંદિર માં ઓછું કટેલ એ બધું રાખ્યું પણ વાહવા થાય એટલે વાહ વાહ કરતા અમારા પટેલો બધા વાહવા જાય ને વાહ મૂળ તો એક જ મૂળ તો એક જ પણ તમારે તો થોડો વિવેક આવેલો છે કારણ કે એવું છે કે બઉ ચઢવું પાણી ચડો પાણી નથી અમારું ચડું પાણી કેવું એટલે કેવું દાદા ચડો એટલે કેવું ચડો એટલે આ મહિસાગર નું પાણી છે ને તેની અસર બઉ ખરાબ થાય બારવતીયા જેવી અસર થાય મહીસાગર તો બારોટી ઉભા થયા દેવું મૂકી દે દાદા એ ક્રોધ પ્રધાન પડે મહીસાગર પાણીમાં ક્રોધ બઉ જ હોય જબરદસ્ત હોય નઈ કરે અમારા ગામમાં એવું આજુબાજુ કાપી નાખે અમારા લોકો ધંધા એવા કરે એમ નઈ કે કાપી નાખે કાપે જોઈ લઈ શકે શું કાપી નાખવા દાદા એ તો વીરતા માને એને તો વીરતા કેવાય તમારે ત્યાં સૌરાષ્ટ્ર માં ત્યાં તો પોતાના જગત ના આપડે રક્ષણ માટે કે બીજા એના માટે બાદ કરવા લડે તમારે તો પટેલો પણ મયુમય લડે પાલ વસંતભાઈ પૂછે કે આપડે શોપિંગ કરવા જઈએ અને સસ્તું શોધીએ કરોભ એમ કર હોય ને રોપિયો ના હોય ને જે દુકાને જાય તો આગળ તારા ને સારું કાપડ લાગે એટલે પછી શું કાવ છે દાદા અહિયાં એવું ના ચાલે અહિયાં અહીં તો તેલ મૂકે ત્યારે જ જાય લોકો હોય તારે ફળ ફળ કરે ક્યાં સેલ્સ છે બે લોરલ માં ખબીસી કરે શું કયું હોય ને ના ભોગવે તો એને અહિયા શું છે અહિયાં ની સિસ્ટમ શું છે દાદા કે નવો નવો માલ નીકળે તો ફેશન ખાતર બઉ ભાવ થી પછી વિવેક રાખવો પેલું લાભું કેવાય ખાતર મોવાય તો દાદા ભાઈ પૂછે છે કે જો બે ડોલર માં હોય તો વીસ નું કામ ખર્ચવા જોઈએ હા એમ પૂછે છે બે ડોલર માં વસ્તુ હોય તો કામ આપી દેવા જોઈએ પણ એના માટે બેસી રહું એ ખોટું છે શું કરું એના માટે રાહ જોવી એ તો અંદર અંદર અંદર જાય ને ખબર તો જ કે ભાઈ આ જવાની રાહ જો સમજી જાય એ લો ના હોય ને આપડે ગયા દેવાનું હોય તો પેલા અહિયાં તો એને બધું આયોજન કે ટાઈમ ટાઈમિંગ નું બધું આયોજન કે પ્રમોશન કરે બધા તો એ ખાનગી રીતે માને આમ ઉપર રીતે માનતો નથી ખાનગી રીતે તો માને જ છે પોતે પ્રાઇવેટલી માને છે અને ઉપર માનતો નથી વોટિંગ મળે એવું તો નહીં માનતો અને આ લોકો એવું કયા વેરી ના બોલે તમે સમજાઈ ગયો તમને એટલે પુનર્જન તો છે તમે સાબિત કરવા હિન્દુસ્તાન ના બધા મરી ગયો આઠ વાગ્યા જન્મ્યો જીવો આ બે ભાઈઓમાં એક ગરીબ થઈ ગયો એક જીવન થઈ ગયો એક કાળો હતો એક ગોળો હતો ને એ બધા એ બધા કરનાર નિયમ બતાવે પણ તે આજે લોકો શું કે છે જાણો એમનું કેવું ખોટું નથી કરનાર નિયમો પણ આ લોકો શું કે છે એ તો ભગવાન ની ઈચ્છા જ હતી ઔરંગાબાદ એમને ત્યાં ગયા તા ઔરંગાબાદ માં એરપોર્ટ ઉપર કોણ હતો મને લેડી હોય હતી પેલા બાઉ પુલાન બોલા બધી છે બધું બધું ધમાલ જોઈએ આ સ્કોન છે કોઈને પૂછવા કે દાદા ભગવાન છે ત્યાં કે શું હેલ્પ કરે મારે પુનર્જન સમજવું કે હેલ્પ કરે ત્યાં બધું હેલ્પ કરું મારું યાદ આવ્યો અને કે હું પુનર્જનને આ તમારું હિન્દુસ્તાન માને છે એ હું તપાસ કરવા આવ્યો છું કારણ કે હિન્દુસ્તાન એટલું જ માને છે બીજા કોઈ દેશ માનતા નથી માટે વોટિંગ લેવા તો હિન્દુસ્તાન ખોટું છે એવું છે ખોટું નથી ખરું છે તો ખરું ભલે વોટિંગ ઓછા છે પણ છે તો ખરું જ કે એનો પુરાવો આપણી પાસે છે કઈ હું બધા આખા દેશમાં ફર્યો તે બધા મને સમજવા માટે થાય છે માન્યતા સાયન્ટિફિકલી સમજાવું તો પાંચ ત્રણ જોયે હા માણસ સાયન્ટિસ્ટ થઈને પહોંચે વિચાર મારે કઈ ટાઈમ નથી તમે કોમન માણસ નથી તો બેઝિક તમને આપી દઉં માં કરી દેજો બેઝિક તને સમજણ પડે એવું આપી દેજો બેઝિક આપી દે સમજણ પડે એ લોકો સાયન્ટિસ્ટ આપી આઈડિયા ટીચર સુધી સમજાય એટલે પછી મેં સમજાયું કે આ મન વચન કાયા બોડી માઇન્ડ એન્ડ સ્પીચ એ ઇફેક્ટિવ છે શું છે ઇફેક્ટિવનું છોકરી બે વાર નું હોય ને પણ ચાર્જ પડે એટલે ઉડાવી ના હોય લડે એને કઈ બુદ્ધિ હતી જરૂર ને એને કઈ બુદ્ધિ હતી તારે ટાયર પડી બરફ રોગડો પડે લાગે નહી તમને બરફ તમે સમજી જાવ બરફ છે બોડી ઇફેક્ટિવ છે માઇન્ડ ઇફેક્ટિવ પણ કે ઘરમાં ઇફેક્ટિવસે કેમ તે મને કેમ ખાતરી થાય તે બધાને સમજાવું કે અમારા એક બાઈ છે તે गर्भाशय ते ते पर सीघड़ू गायबा जोड़ आ चामी बच्चा चामी बरखी देखा सहज पाथर हो तो बहार पूरी से गाय आगर हो आग नहीं ગોળી નીકળ્યા જ કરવા માંડ્યું ઘર બંધ ના થાય તે બધા મિશન હોસ્પિટલ ડાક્ટરો બધા આવ્યા કઈ ઉપાય જડ્યો નહી ઉપાય જડ્યો નહીં આનો કારણ છોકરાનું બચ્ચાની આગળ બરોબર રહે આમ દબાવે ખરા તો પછી તે એવી થઈ જાય આમ લોકો દબાવે પણ હજી એવી એવી થઈ જાય એટલે પછી જે બંધ કર્યું હતું તે બસ ચાલુ થઈ જાય ડાક્ટરો કંટાળે તારે ગયડા માં આયા એ ડોક્ટરો ભાઈ તમારું કામ નહિ આ કે છે આ દોષી તમારું કામ નહિ કેસે હા તમારું કામ નહી મારું કામ છે કે ડોક્ટરો જોડે હથિયારી પેટી નથી કાધન નથી ચિત્તે પંચે તમે એમને તો આ તરત જ કેસે ખડીયો લાવો તો ખડીયો તમે નોર્મલ માં ચીમની વગાનો ખડ્યો ચીમની નહીં ખડીયો એનો હરગ્યા રોગ તમે જોઈ લો ખડીયો એ ખડીયો હરગાયો અને પછી એક સોય માગી અને સોય એની પર ધરી ખડીયા ઉપર અને પછી જોઈ લીધી કે બહુ ધજાવા એવું નથી ને તો છોકરા ફોલ્લો પડી જાય ધજારા એવું નથી એવું મારી થયું છોકરા મને યસ યસ ઇફેક્ટિવ છે પણ તેથી કરી પુન્યગમ ક્યાં સાબિત થાય છે તાર લોકો ગયા તાર થોડી વાત બીગ પીતો પી લે પછી હું તમને પડદો ઉગાડવું મેટ રાજી કરે તમે સમજાયું થોડું શાસ્ત્રો કારણ શરીર આવતા આવતા કાર્ય શરીર થાય છે અને સુરમાંથી કદું કારણ ઉત્પન્ન થાય છે સમજાયું તમે ફેક્ટે સમજી ગયો દસ મિનિટ માં સમજાય છે નકાવ મારી પાસે ફરી એક પકડે મારી મિનિટ નો તો ઝવેરી મળ્યા નથી તો લીધે આ ઝવેરી મળે ને તો મારી એક મિનિટના હિન્દુસ્તાનના હિન્દુસ્તાનની ગરીબી ઓછી થયા માટે એક કરોડ રૂપિયા આપે એક મિનિટ થાય બરોબર હિન્દુસ્તાનની ગરીબી ઓછી થયા પણ કોઈ ઝવેરી મને મળ્યો છે એ તમારી મિનિટ અને મારે પૈસા લેવાય નથી આ હિન્દુસ્તાન કઈ દરદર ઓછું થાય કઈ દરની વારા કરે એ મને ભેગા થયા ને તમે સમજે ને ગોજી હવે આ તમને જે ક્વોજીની ફેક્ટ છે આ તમારા નવા ક્વોજી ઉત્પન્ન થાય છે તે કેવી રીતે થાય છે કે તમારે મુંબઈમાં તમારું રોખડવાળું હોય ંદુલાલ હોય રાતે ચાર પાંચ જણ હોય વિચાર કરો મારા ભાઈ બનવા દઈએ અહીંયા અમારા ભાઈ બન્યું સુવા દઈએ ચંદુલાલ ત્યાં પાંચ જણ જાઓ તો ઘર તો ઉગાડવું પડે ને તો તમે શું કહો ચંદુલાલ સાડ ઉગાડો તો તમારું નામ શું કહ્યું પ્રદીપભાઈ પ્રદીપભાઈ તો કોણ છે કે પ્રદીપ ભાઈ એટલે તાર ભાઈ ઓળખે એટલે ઉગાડે ને उगाड़ा पे आप जाऊ के पे अंदर बेसी पर तो ही बहड़े मन में शूतर के हार आ गया छोक बोघा है आ तो बी स्वतंत्र रूमो ना तो अतर कई क्वाजिशे सारी से तो भाई क्वेश्चन खराब करे शु समझे फरी क्वेश्चन धोई नाइ પ્રતિબન કરે કે હે કૃષ્ણ ભગવાન બોલાયા બિહાર્યા બધું રાખીશ છતાં એને ઊંધો ભાવ કર્યો એનું પચાતું માફી માંગ ફરી નહીં કરું આવું શું કહ્યું એનું થોડી જશે બધું શું કહ્યું ત્યાર પછી આપણે શું કહીએ થોડીક થોડીક શું થોડી તેથી ચા બોલે થોડી થોડી કર્યા પેલા સી કેમ અત્યારે ખીચડી કરી ચાલશે સમજાયું ને આમાં કમબંધાય ખાતરો ધંધો કરે આ લોકો આજ ખાટકી બન્યું આખો દાડો મન બગડેલું બગડેલું બગડેલું અમારું અત્યાર વર્ષથી એક મિનિટ પણ મન પગડ્યું નથી નેગેટિવ તમે સમજાયું જન્મ પુનઃ જન્મ આજે તમે એમ કહો છો ને આ જન્મ માં આ જન્મ માં જે કર્મો કરે તે બીજા જન્મ માં તેનું ફળ આવે એમ ઇફેક્ટ એમ તમે કહો છો ને એમ કોઝિટ છે એને કર્મ એને કરી દીધે કોને પણ આપણા લોકો શું કે છે દેખાય છે અને કર્મ કે છે શું કે છે દેખાય છે કર્મ કે છે અને કર્મ બાજુઓને ધોલ મારી છે અને કર્મ બાજુઓને ચોરી કરી ભગવાન એને કર્મ કેતા નથી रूटको रूट रूट नहीं रूटकॉ जरूर रूटकॉ ते, रूट को, ते, ते अत्य कोई ने ढोल मरी तो परवरश पड़े मारी इच्छा न हो तो, है तो है मरी जाए थी કર્મ કર્મ કરેલું તેને લીધે આ કર્મ ચેતના છે પેલું કર્મ છે મૂળ જે કર્યું કોર્મ છે આ કર્મ ચેતના છે અને ચેતના આવે કર્મ ચેતતા એટલે હું કરું છું અહંકાર એ કર્મ આપડા લોકો અને કર્મ કે છે અને એ પ્રત્યક્ષ દેખે છે કર્મ પણ આપણે કહી આમ કેમ થયું એમ કેમ દેખાશે નહીં के मा एक डाड़ दुखती हैरान करे चीजों सम के कोई करवा चीजों के पार आता बटाड़ी અને બાળા થયા હોય પાર્ટી પર ગયા હોય તૈલી પર વસ્તાઓ પાર ક્યાં ક્યાં જરૂર છે શું કહ્યું એટલે એટલા માટે ઇન્ડિપેન્ડન્ટ થવાની જરૂર છે ઇન્ડિપેન્ડન્ટ પુરુષ આવ્યા ભેગા થાય તો સર્વસ્વ મૂકીને પણ ઇન્ડિપેન્ડન્ટ થઈ જવું નહીં તો ફરી થાય ઇન્ડિપેન્ડન્ટ હોય ને હોય શકે ને હોય ત્યારે આપણે થઈ જાય કામ તો સમજ પડે વર્ષી મેં ટેન્શન જોઈ નથી તમે મને મારી જોડે ભેગા થઈ જાવ જ્યાંની ગસ્તી કરીએ ને ત્યાં થઈ ગયા અને જાતે હેન્ડલ મારી મારી દાડો ભારે દાદારી કાર્ડ દાદારી આ કાળાના ધોળા થાય એ આપણે દુકાન જયારે રૂપિયા એટલે એના માટે સરળ માર્ગ થયો આ નું માલિક જ ના રહીએ આપણે ફરી જેનું છે જૂનો એટલો ડરબર લેવો પડે માલિક ના રહીએ તો ઘરમાં રહ્યા છતાં માલિક ના રહીએ વિજ્ઞાન થાય કેટલું સુંદર વિજ્ઞાન કેવું થાય દાદા તમે એમ છો મારા જ્યા છે ત્યાં વેપાર કરે સારી તમે એમ તો માણસ નીરિયાતો ઘટાડી તમારું કેવું એવું છે કે માણસે જરૂરિયાત ઘટાડવી એટલે શાંતિ જીવી શકે માણસને શું છે કે આવશ્યક કેવાય છે આવશ્યક એટલે અવશ્ય જરૂરિયાત જ છે કોઈ ના પાડી શકે એ નક્કી કરવું જોઈએ અને એના થી વધારાનું દેખાડવા માટેચાતું લીધું છે ને જૂનું એક વખત પેલું નામ હોઈ ગયો કઈ કોણ ને ત્યારે દુખ્યું ઘડિયાળ છે ત્રીજા ભડકો છો તીરે સુરે પડી જવાના રે ભડકો થઈ ગયો બધું ચક્કર ભાઈ બધે બધું જ સારું સુંદર આવશ્યક છે જમવાનું પોષણ થાય કપડા ની ગમે આવે છે ભાવ કર્યા મારામકે જરૂરિયાત એજ દુઃખદાય છે એવું મને એને સમજી ગય ને પરિગ્રહ એ જ બોજો ત્યારે એ જ દુઃખદાયી છે એવું સમજી ગયું દુઃખદાયી વધુ મારી બેગ આવડી હોય ને ગમે લોટ આપવા કેવા મૂકું તે ખરી ગયા આ બેગ આખી બે હું મૂકું ક્યાં આગળ કઈ ના હાથું મારું લઉં તો હું કઉ જૂના મારા ફ્રીસ છે તું લઈ દેવું તો આ લો મારે આ વાસુ ના દે ભોજન હતું દુનિયામાં કશું ભોજન નથી હીરાબાદ જોડે છૂટું કરી નાખ્યું ઘર જોડે છૂટું કરી બધા જોડે છૂટું કર્યું હોય આકડા એનો પહેલો જ ડબ્બા થી છોડી નાખીએ તો ઘૂસેલા પહેલા ડબ્બા નો આંકડો કહી નાખીએ તો ભર્યા કે વ્યવહાર થી બધું કરવું પડે વ્યવહાર થી સવાર વગેરે ગમતું ને ત્યાં એમને પંચાયત ઠીક છે બહુ મારે આપડે તો હું તો પણ મને તમારા છે સમાધાન કહું પડે ને એમને કિંચિત માત્ર દુઃખ ના પડે એવું કાલે તમે એમને છેત કેવાય એના ભાઈલા ની કહેવાય બધું જગત જ છે ને છેતભાજી નથી ના પણ આટલો બધો ઊંચો નથી દાદા દાદા હવે આખી દુનિયા ના નથી દાદા દાદા આખી દુનિયા ના હીરાબા નાખવા નથી બોલે એમ એમ નઈ આખી મને સત્યાવીસ થી જોયું પડી છે હું તો વેપાર બઉ મોટો હતો વેપારી માં મિત્રો પથારી કરી ઉપરી ના બરાબર નક્કી કરી નાખી આપણે એક નાનું અને તે બેગ ની અંદર મુકાયું અને પછી બેગ નીચે મૂકી દે અને પછી ઉક્યા પછી પાછી મનમાં એમ થાય બેગ કોઈ લઈ તો રોકડ લઈ જારા પછી હવા બધું બે જો આવ્યું એને નહિ ગમતું મને નહીં ગમતું ગમે નથી बदाय दौड़ी देंट तो ने आप तो ज्ञापुर अमरा जो संस्था जीवन के ज्ञानी पुरुष करता है કરતા માણસુ નાખે છે જે કરતા હોય હું આમ ભાઈ નાખું તેમ મારે પડે છે અને કરતા નથી તે બધું કરી શકે શું ભાઈ ભગવાન ની કૃપા શીખવાનું છે કૃપા ભગવાન આમ ભાઈ ઉઠે સવાર કરી આવી नहीं खाई तरह वर्ष ऐसी तरह वर्ष ठीक छो त्रस एमने कहू छू आप पक पकड़ी लाय